કર્મ ના ફળ ભગવાન ના છે આખી જિંદગી અને આમાંથી નવા કરે છે શું થાય છે રાગદેશ ના કરે તો કર્મ નો વાંધો નથી આ જે દેખાય છે કર્મ નો નથી પણ રાગદ્વેશ કરે છે એ વિતરા શું કે છે વિતરા થ કર્મ વાંધો નથી કર્મ તો શરીર છે એટલે અચ્છા એક આપણે ખુબ પાપ પીરું અને બીજી બાજુ આપડે ખુબ ધર્મ કર્યું ભગવાન એવી કાકી માયા નથી પાંચ રૂપિયા નું પાપ કર્યું તે તમારે પાંચ રૂપિયા પોઈન્ટ માંથી બાદ નઈ કરે પાપ જુદું રાખે જુદું રાખવાનું વાણિયા લોકો દુખી જ ના હોય ને કોઈ અને પછી મોક્ષ માટે આવે નહી સુખી હોય એટલે પછી કોણ આવે પછી ઘાતા જુદું છે સમજાય ધર્મ તરીકે ભોગવાનું હોય ભોગવું જ પડે એટલે બાદ બાકી થાય બે થાય બાદ બાકી બિલકુલ ભોગવી જ પડે બાદ બાકી શેર નહીં કરીએ બાદ બાકી હોતિક બધા સુખી હોત ને મારું સાંભળવા ના આવે તમને ક્રાંતિ કેમ લાગે સાંભળવા આવે દુઃખ થાય ડાક્ટર દુઃખ ના થાય પ્રશ્ન હું કરું છું ખાલી વાત છે સમજુ છું કે ખોટું છે બરોબર છે ખોટું છે એવું છે ને ભોગવ કામ ની કિંમત નથી એની પાછળ રાગદેશ છે તો જ આવતા ભાવના હિસાબ જવાબદારી છે રાગદેશ ના થતા જવાબદારી નથી આ કર્મ આ જે છે આખો દેશ છે અમને તમે ગારો મળો તો અમને છે તે જાણીએ કે તમે અંબાલાલ પટેલ ને ગારો પડશો કુદલ તમે ગારો પડશો રાખ દ એક અવતારી બે અવતારી થઈ ને ખરા થઈ જાય ખબર પડી ને એટલે આમ બીજું બધું છે ને વિતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા નથી તમારું અજ્ઞાનતા નડે છે શું કે છે કર્મ કેમ લડતા કર્મ કરે સહજ નહી થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહી થાય તો દેહ ક્યારે સહજ થાય સહજ એટલે સહજ એટલે શું પૂછવું છે ના તમે લખી દે ને પોતે અહંકાર ની દખલ ના હોય એમ દેહ સહજ સ્વભાવ જેમાં અહંકાર ની દખલ ના હોય એ સહજ દેહ કેવાય કેવો દેહ કેવાય અહંકાર ની દખલ આમ છો અમારો આત્મા બધું ઈગોઈ જમ લઈને છે આ સંસાર બધો બધું ઈગોઈ જમનો આધાર છે બીજું કશું જ નડતું નથી આ ઈગોઈ જમદે છે અંગ્રેજી પડેલાઇટ આય ને ખરા મા માય માઇન્ડ કે છે માય માઇન્ડ હુમન કે છે માય કે છે ને બાજુ વસરાય દીધું માય બુદ્ધિ માય ઇગોઇઝમ બોલે છે શું બોલે છે કે હું ગયો છું બોલે છે પણ તમને કેટલું વસરાવાનું જાણતા નથી કઈ કઈ ચીજ તમારી છે કઈ તમારી નથી એનું તમને ભેદક જ્ઞાન નથી શું નથી એટલે જ્ઞાની પુરુષ ની પાસે એનો જુદું પડી જાય તમારે સહજતા રેતી નથી કોઈ શબ્દ પાડો છો કૃપાલ પછી જો મોખ ના મળે તો મારી પાસે કહ્યું છે ગેરંટી આપી છે શું ગેરંટી આપી છે કાંતિભી આ વાંચેલું છે